સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ જાણો સાધુ છો ને એટલે એ અઠાઢી વર્ષ આવે વર્ષ બદલે ત્યારે આગળ અષાઢ મહિના બદલતા શું કાર્જિજ નહી શું અઠાઢ મહિના પેલો પેલા આવે ને અષાઢ એટલે અષાઢ મહિનો પેલો મહિનો ગણાય ને એ વરસાદ ના ના અષાઢી અષાઢી દસમી દસમી થઈ હવે અષાઢી દસમી વર્ષ ક્યારે બદલવું અષાઢ મહિના અષાઢ મહિના હવે દસમ આવે કે ન આવેલી આવેલી હોય દસમ મહારાજ જેઠ સુ દસમી દામ માં ગયા ખરા તરત પાછો અષાઢ આવે ને જેઠ પછી જેટ પછી અષાઢ આવ્યો પણ એ અષાઢ સત્યાસી નો ગણાય જે વર્ષમાં ગયા એટલે જેઠ મહિના માં ગયા અને તરત અષાઢી રીતે શું કહેવાય સત્યાસી નો સત્યાસી એની લખવાની રીતિ માં છ્યાસી આવે છે ધારણ કર્યા હતા આગળ પરમા દેશ દેશના હરિભક્ત ની સભા બરાબર બેઠી હતી પછી શ્રીજી મહારાજ સર્વ પરમા કરી છે ભગવાન ની માયા કઈ છે દેહ સંબંધી પદાર્થ ને વિશે મમત્વ બુદ્ધિ જો એ કોઈ ન હોય માયા થી તેઓ કેવાય ને એ એ માયા અને એટલા માટે જ આપડે છે કથા વાર્તા નો અર્થ શું ભગવાન ના ભક્ત ભેલા થવાનો અર્થ શું આ કેટલું ટળ્યું કેટલું નથી ટળ્યું એનો વિચાર કરવા પેલા થાય છે મનોરંજન નથી આમાં ચોખ્ખી કરવાની વાત છે હવે પોતાએ પોતાની મેળે વિચાર કરવો જોઈએ દેહ માં અભિમાન છે કેમ દેહ સંબંધી પદાર્થ મમત્વ છે કેમ એ કેમ ઓછો થાય અંધ કાળે છોકરા ને છોકરો જોયેલું કે જગત માં હોય એવું ફલાણા આવ્યા નથી જલ્દી બોલાવો મારે જવું છે જોયેલું અને ભેગા થયું ગયા બીજા બધા આવી ગયો રાજી થયો કલ્યાણ થયું ના ના હું દોડા એ દોડા થી બંધાઈ ગયેલો કાંઈક છે તે અત વખતે કોક નો સાંભળે તો આવ્યો એટલે એ સાંભળે તરત એટલે દોડા ને કાંઈ છું વળી બધાય પણ મનાય ને આ જગત માં તો ખરે ખરો ભાગ્યશાળી અરે પાંચ વડિયા બાંધી ને લઈ ગયા છોકરા ની ભાઈ આવું કરી कथा वर्ता की तुझे आम थे ભગવાન ના ભક્ત તેમને પણ ભગવાન પાસે એમજ માગ્યું છે જે અહમત વાર માયા થકી રક્ષા કરજો અને તમારે વિશે પ્રીતિ થજો અને એ માયા ને તૈયા હોય તમારે પ્રીતિ વાળા હોય એવા જો અમે આ સાધુ જ છીએ ને અમારે દીકરા દીકરી તો નથી આ મોઢું જઈ વર્તન ભરે આવ્યા પ્રસાદી હોય તો તેને આપવાનો ભાવી આવે વાસના એટલે બીજી હું વાસના બંધાણો એટલે વાસના વ્યાસજી હેલા દાતા લખ્યું છે આસ્ત્ર આગળ કયા સરકો રોડ વટાયેલી ઝીણી થઈ ગઈ હોય બઉ ઝીણી થઈ જાય એમાં વ્યાજ હાલ્યા જાય ને આગળ ગાઇડું હાલ્યું ગાડા ના ચીલામાં આગળ હલતા એક કીડો કીડો એના પગ ટૂંકા હોય અને પોતાનું શરીર જાદુ હોય એમના કીડો કહેવાય કાંઠે ચડવા જાય પણ ધૂળ જીડી એટલે લહેરે એના બહાર એટલે પાછો ચીલા મારી જાય વળી પાછો દોડા દોડી કરે આની પણ નીકળી દઉં કાન પર નીકળી દઉં યાદી તો સમર્થ હતા એને જાણ્યું કે આને ફે દોડા દોડી કરે છે બીખ છે તારે વાત કરવામાં મારી આ રે આ વાડ અવાજ આવે ને પૈડ્યું આવે તો હું પીલાઈ જાઉં ને કઈ એટલે કાંઠા ખીલી જવું કીડા માં શું ખે આવ્યો ત્યાં હારું લાગ્યું બાકી બીજું જગત માં કોઈ હારું નથી કસ્ટિત કીટક કથન છે તેનો આખો શ્લોક પડે આખરે તોય દોડા દોડ કરે યા જાણ આ જીવ જ્યાં જાય ને ત્યાં બંધાઈ જાય કીડા ના દેહ માં વિષ્ટા ખાવી અને પીડ્યું રહેવું મસ્ દેહ ને દેહ ના સંબંધે છે જે માયા કર્યા હોય ખાજા માં બોલાવવા આવે કે ન આવે બોલાવા આવે અંતકારે ભગવાન ના ભક્તો ને મળે તો યાદી આવે ભગવાન શું કામ બોલાવવામજી ને બોલાવતા નથી ના તો આને બોલાવ્યો આને બોલાવ્યા એટલે આપડે બોલાવી આજો કરવા બોલાવે આજો કરવા બોલાવ્યા જાદા તો હાજો કરવા હોય તો જ પણ જુવાન્યા હોય ને માંદા પીર્યા તો કોઈ એને મરવા દેવા ઈચ્છતું હોય હું કામ બોલાવે વિચાર નહી આમ તો લાગે છે કે ભગવાન ભક્તો હોય તો યાદી આવે ભગવાન ની યાદ આવી જાય તો એને એવડા એમ જાણતા છે એમ ને ઈવડાઈ તો હાજો થાય એમ જ ઈચ્છતા હોય ભગવાન ના ભક્ત એમ જાણીને કોઈ બોલાવતું નથી આજ ક્યાંક હોય એવું ન હોય એમ નહી પણ લગભગ વાસના થી બોલાવ્યા હતા ભગવાન ને રીત કરવું થાય ને આ તો હારું પસંદ થાય એટલે અમારે હાચવો પડે છે સંડાસ લઈ જવો પડે છે ધોવવો પડે એટલે કરવું નથી અને પછી જેમાં હે તો હોય ને એના વખાણ કરીએ હરી વખત હાર આવો હા તરત સાધુ ને બોલાવ્યા રો ત્યાં વઢાડ્યા કેશું માટે આપણે પણ એમ કરવું એમ માગવું અને એનો શ્રવણ મનન નીતિ કરવો પેલું તો શ્રવણ મનન કોણ કરે આનું કરવું શ્રવણ મનન ભગવાન નો સંબંધ કેમ જોડાય અને ભગવાન નો જે ભક્ત હોય એને આત્મનિષ્ઠા નું બળ તથા ભગવાન ના મહાત્મા નું બળ आत्मनिष्ठा दे सो तो आत्मा पृथक जानो रहता है परस्पर कोईक निमित्ते बोला चाली थे तथा कोईक जात न अहमत्व थान क्रोध स्वाद लोभ काम मच्छर ईर्षान અવગતા હોય તો અવગુણ આવે તો આવે નહી આવે ને અનુભાઈ તમે જાણો કે છૂટી ગયા છે છૂટવાનો વિચાર કરે તો સાદુ ગેડા રહેતા હોય કોઈ પદાર્થો પાનામાં સામાન્ય માં થાય મારું તારું થાય આ ઉદ્વેગ આવી જાય ત્યાં ભગવાન સંબંધ રહેલો હશે એમને ત્યારે સાધુ નો અવગુણ આવે તેમાંથી એનું બઉ ભૂંડું થાય અવગુણ લેનાર મહત્વ રાખનાર એનું ભૂંડું ન થાય ને એટલે એનું કે આ તો ઓઈલા દેખે એના અવગુણ લે એટલે એનું ભૂંડું થાય એ આપડે સાધુ એ કાયમ ગોખ્યું હોય કે આપણી માથે રાખવાનું નહીં આપડે કઈ વાત નાખી દેવું આપડી કોઈ ઓછું છે જવા સાધુ ને ગોખાઈ જ ગયું હોય આમાં લે એનું થાય આવડા હતો એમાં ને ભલે પડિયારી એનું તો કલ્યાણ એમને આત્મા જાણો અને તે આત્મા છે તે બ્રાહ્મણ નથી ક્ષત્રી નથી કણબી નથી કોઈ નો દીકરો નથી કોઈનો બાપ નથી એની કોઈ જાત નથી નાત નથી એવો છે अने ए आत्मा तो सूर्य तथा अग्नि जोस्वी जाने अग्नि ज्वाला सूर्य आंगली अडिये तो जाड़ थे। जाड़ थे। तेने आंगले थो खसे नहीं अने कीड़ी होने आंगड़ी अडाड़िए तो खसी अवी चा हाथ मे जाने युक्त અવળી એમ નથી કે હું મારે આ વચનાવ માં કોક ટોકે અવળો જ આલે રીતી છે ને ટોકે ને તો પોતાની ભૂલ ને હાચી કરવા મહેનત કરતો હોય જીવ પ્રાણી માત્ર ને કોક કહેશે બનવું હોય આ તમે ખોટું કઈ ખોટું નહી એમ મનો કરવા તરફ તમે એને સાબિત કરો તમારી ક્રિયા ને સાધુઓ આપણે સમજવા જેવું છે નાના મોટા આટે હોય શું ભૂલ કરી છે એને કબૂલ ન કરે પછી ક્યાંય માર્ગ ન મળે એટલે થઈ ભૂલી ગયા હવે નહીં કરીએ ક્યારે રસ્તો ન ધડે થઈ ત્યાં લગી દો કોઈ ની કબૂલ ન કરે કોઈ માટે આત્મા તે જાણ યુક્ત છે અને એને સૂર્ય અગ્નિ જેવો કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે એટલે કહીએ તે માટે કહીએ છીએ अनुसंधान <laughs> कीतमा जो ने जानता हुई। तो रितनी ना तो आवृति थाय आगे वाची ने सूर्य अग्नि એવો એનો આકાર એવો એનો તેરસ્વી આકાર છે પણ સૂર્ય ને અગ્નિ નથી અને એમ કહેવાય છે જેટલું સમુદ્ર નું પાણી છે તેટલો એ જીવ પોતાની માતા દૂધ ધાયો છે કેટલું થયું અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરણો છે અનેક પ્રકારે ત્યાં ત્યાં અનેક પ્રકારે મરણો છે તો પણ મર્યો નથી छता अपने तारे नी अज्ञान उमरती मरिय हे तो भगवान मत म शास्त्र हम जा पी तो ज्ञाने थी ત્યારે તો એ કેમ મળશે આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું આવી અમદાવા પછી ઓયારે એમને આવા થઈ એ તો શરીર ની રચના એવી છે એટલે દુઃખ થાય પણ એને માટે ઈ કજ્યો ન કરે કમાડ લાગ્યું હોય આમાં હલતા ઘણી ઢેકા એવા આ માણસ હોય ન લાગવું મારે આને કરીને વાકેશો તે આપડે ઈ મહિલા થઈ જઈએ અને ભગવાન મહાત્મા કેમ જાણવું તો ભગવાન છે તે અનેક અનેક બ્રહ્માંડ ના રાજ છે અને તે એક એક બ્રહ્માંડ માં બ્રહ્મા વિષ્ણુ શિવ હોય તથા સાત દ્વીપ સાત સમુદ્ર મેરુ લોકાલોક આદિ પર્વત તેને યુક્ત પૃથ્વીની રચના હોય તથા તથા અષ્ટરણ ની રચના હોય સામગ્રી સહિત બ્રહ્માંડ સ્પુતિ ભાગવત કેવું શું ભાગવત ભાગવત માં લખ્યું આ જીવ જો એમાં વિશ્વાસ હોય તો એ રીતે પોતે હમદેડી ગ્રહણ કરે ભાગવત બ્રહ્માંડ તેના રાજા ભગવાન છે અને જે મહા પૃથ્વી નો ચક્રવર્તી રાજા હોય ને તે રાજાના જે ગામડા તેવા હોય તો પણ તેની કેટલી મોટબ જાણ્યા આવે છે અને ભગવાન તો એવા બ્રહ્માંડ ની પણ ગણતી નથી માટે ભગવાન તો બહુ જ મોટે છે અને તે બ્રહ્માંડ વિશે આ જીવ છે તે ભગવાન લેખામાં છે તુચ્છ છે અને તે ભગવાને એ બ્રહ્માંડ વિશે પંચ વિષય સંબંધી સુખ જીવો ને છે તે સુખ કેવું છે અમદાવાદ માં હમણાં ઉત્સવ ઉજવાય છે ઓછાસણ નો ખરો માણસો જાય છે ને સાધુ ને થતી હોય વૃત્તિ પણ નીકળી શકાય એવું નહી એટલે કરે પણ હવે આ અનંદ કોટી બ્રહ્માંડ જેને ઉત્પન્ન કર્યા અને કેવા કર્યા જ ઈ જોવાનો વિચાર થાય છે અને આવડું આ વાળા ની હળીઓ ને જોવાનો વિચાર થાય ઓલા બ્રહ્માંડ તો પુગે વૃત્તિ જોવાનો વિચાર કરે પુગે નહીં ફૂજે નહીં થાય વિચાર કરે હવે માર્ગ લીધો પાછો આપડે ત્યાં જવાના અને આવડી આ હળી માં અને ભગવાન અને તે ભગવાને બ્રહ્માંડ ને પંચ વિષય સંબંધી સુખ જીવો આપ્યું છે જન જગત માં નજીવ પદાર્થ પાન હોય વાયુ ની વેચણ થાય માથા પડે આલુક ના પદાર્થ તો આ ભગવાને આનંદ કોટી બ્રહ્માંડ રીજિયા મહાદુર્લભ જેવું જણાય છે ત્યારે પોતાની મૂર્તિ માં તથા પોતાના ગામ જે સુખ છે તે તો બહુ ભારે છે અને પ્રાકૃત વિષય સુખ છે मूर्ति मतलब भारे प्राकृत विषय विषय सुख है पदार्थ ने आशरी ने रुपये ભગવાન ને ભગવાન ની મૂર્તિ નું સુખ હોય મોડું હું કહ્યું લાવે ફેરવાંચો જુઓ એમ બોલે એમ છે ત્યારે પોતાની મૂર્તિમાં માં તથા પોતાના ગામ માં એટલે શબ્દ સ્પર્શ રૂપ છે એ કઈ સીધા એમ આજે પદાર્થ મળે એમ નથી મળતા પણ સીધા પદાર્થ આધારે શબ્દાધિક વિષય નું સુખ આવે અને ભગવાન નું સુખ લેવું હોય તો એમાં બીજા કોઈ જરૂર નથી પડતી વિષય ના સુખ છે એ અન્ય પદાર્થ ને આશ્રિત ભગવાન ભગવાન ના સ્વરૂપ જ ભગવાન નું સ્વરૂપ જ સુખ છે આધારે નથી આધારે નથી એટલે આનંદુખ નથી અને આ આવે અને કાય છે નાખવાનું થાય? એમ બે માં અંતર છે અને દિવ્ય સુખ બે સુખ ના બે ભાગ પાડવા જઈએ પ્રાકૃત એટલે પ્રકૃતિ માયા પદાર્થો એમાં સુખ રહ્યો છે અને એ દિવ્ય સુખ છે એ ભગવાન ભગવાન ના એના સંબંધી જે સુખ છે એ દિવ્ય છે એ કોઈને આધારે નથી ભગવાનને જ આધારે અને પ્રાકૃત સુખ છે એટલે જો કોઈ રમણીય પદાર્થ કે ખાવાનું કે કોઈ પણ વસ્તુ હોય તો એ માયાને ને આધારે છે ભગવાન આધારે નથી પ્રાકૃત સુખ છે કોક આધારે આ કોઈ આધારે નથી સ્વયં છે ભગવાન જોડાયો એટલે એને બીજા દ્વારા સુખ મળે એમ નહીં સ્વયં ઉદભવે છે જેમ કે એક સુખ મને હાર લાગતો હોય એમને દુઃખરૂપ લાગતું હોય પછી એ સુખ સૌને સરખું ન લાગે પ્રાકૃત લાગે પ્રાકૃત ન લાગે એટલે ઈ વસ્તુ સુખરૂપ હોય તો બીજા ને ઈ હોય દુઃખરૂપ હોય અને જે કઈ છે દુઃખરૂપ હોય એ પદાર્થમાંથી નથી કોક આધારે છે એના મનના આધારે ગણો સરવાળો તો વેદાંત નો એવો છે પદાર્થોનું જીવન અસ્તિત્વ દેખાવ ઈ પણ એના અંદર અંતરિયામી બેઠો છે એને આધારે છે એનું સ્વતંત્ર નથી એ ઘણું પરાદે પણ એને આ બધા સમજી શકે સર્વે સુખ માત્ર ના રાશિ છે અત્યારે જામફળ તમારે જમવું હોય અને રુચિ હોય બધા આનંદ આનંદ થઈ ગયો ખરું સ્વાદ માં રૂપ નું આવી જાય પણ એ સમજાય નહી કોઈ ને એટલે ખબર ન હોય બોલો અને ભગવાન સંબંધી જે સુખ છે અવિનાશી છે અને મહા અલૌકિક છે અને જેમ કોઈક અને તે જમીને ઉચ્છિષ્ટ કઈક બટકુ રોટલો વધે તે કૂતરા નાખે ત્યારે તે અતિશય તુચ્છ કહેવાય અને પોતે જમતો હોય તે મહા સુખમય કહેવાય તેમ ભગવાને બ્રહ્માંડ ને વિશે અનેક જીવો ને વિશે સંબંધિત છે તે તો ગોતરા નાખ્યો જે બટકું રોટલો તેની પેટે અતિ તુચ્છ છે આગળ ક્યાં જ એમાં વિરામ બામે જાય ત્યાં શું કયું કઈ ગયું હનજી ઉતારી જવું કાળી ચૌદ હા યદ યાદ मददाया नयनीं गय अछा